જમવાનું બનાવું હિસાબ ચુકતા થઈ ગયો હિસાબ ચુકતા થયું જમવાનું બનાવી ને જમવું ની વાત તમારી વાત કરો પાંચસો મારો હિસાબ જ હતો પણ એક નવી વાત એક માણસ હતો એક મિત્ર સાધારણ મિત્ર હતો કઈ ઓળખ ખા નઈ ઓળખ વાળો ત્યાં એ કર્યો કે પાંચસો રૂપિયા મારા જો છે તાર મે પેલા મહેતાજીને કહ્યું પાંચસો રૂપિયા હાલજો એને શું એટલે મહેતાજી ચોપડે લખીને આપ્યા સહી ભાઈ લે નહીં જે પાંચ છિવાદ નહીં હોતો એવો પાંચ છખીને એને આપ્યા તો છ મહિના બાર મહિના મહેતાજીને પૂછ્યું મેં કલા આપી ગયો સંજ્ઞા નથી આપી ગયો પેલા કહેતા શું કે ચાર મહિના હું આપી જઈશ બાર મહિના થઈ આપી ગયો બીજું વર્ષ થઈ તો એને આપ્યા અમે ઉઘરાણી કરવાની સિસ્ટમ નહીં રાખેલી કારણ જો આપવું હોય તો ઉઘરાણી ના કરવી નહીં તો આપવું નહી પછી ઉઘરાણી કરે આપ્યા પછી આપણે લેર નહી બાંધવા માટે શું કરવું આપવું જ નહીં અને આપ્યા પછી ઉઘરાણી કરવી નહીં દરિયામાં કાળી છે દરે બંધ નાખ્યા છે એના જેવું મનનું સમાધાન એ કરવું પડે હા પાંચસો આવ્યા હતા તેનું શું થયું હતું હમણાં જેવું કેસ એટલે બે વર્ષ પછી મને રસ્તામાં ભેગા થયા તા મિક્ષેઠ પેલા મેહતાજી કેતા પાંચસો રૂપિયા તમે આપી ગયા નથી અમારા મહેતાજી કેતા હતા કયા પાંચસો મિક્ષેદાર તમે આવ્યા તા ને મેહતાજી કહ્યું એમ પાંચસો આપો તમે કહેતા હું ચાર મહિના પાછા આપી દઈ તમે ભૂલી ગયા તમે તમે લઈ ગયા તરી પાસે એટલે હું સમજી ગયો ગુરુ કોઈ બોલે માટે આ ગુરુ જોડે પેહલા માં પેલા છૂટા થાવ પાંચમો છે નહી તો પાંચ લાખ હોય તો શું કરે આ ગુરુ આવું બોલે મેં પાંચ લાખ તમને હાલ્યા છે તો આપડી શી દે થયા દુનિયામાં કોઈ જનાવર હોય નઈ એટલે મેં કહ્યું આ વાત તો ડાબી જ દો આપડે નહીં તો બીજા ગણાવવા તૈયાર થશે એટલે મેં તો કહ્યું શું વાત કરોલી છે તને સાહેબ મેં તમને આપેલા તમે સવાર આવજો અને લઈ જાઓ કઈ ગેરબોલાઈ આપી એની પાછી સહી હોવું લીધી શું કહે મારી દુનિયા છે મારવામાં દુઃખ આપવામાં કશો જ વાંધો નથી હા કૃષ્ણ ભગવાન પેલા અધ્યાય માં જ લખ્યું કૃષ્ણ ભગવાન બાર કૃષ્ણ કે શ્રી કૃષ્ણ નહીં કેતા બાર કૃષ્ણ ધર્મ પાટ ફળ ટેટ રાખવું શું કહ્યું અને યોગેશ્વર કૃષ્ણ મોક્ષે જેવું હોય તેને લેટ ગયો કૃષ્ણ ભગવાન બે જાત ના એક બાળકૃષ્ણ એટલે પેલો નાગોડિયો કૃષ્ણ જે દહી ખાય છે ને ચોરીને શ્રી કૃષ્ણ એનો ધર્મ આ ગુજરાતમાં બધો ફેલાયેલો બાળકૃષ્ણ નો ધર્મ લોકો પૂછે કોનો ધર્મકૃષ્ણ નો બીજો ધર્મ કયો કૃષ્ણ કૃષ્ણ નો તે યોગેશ્વર કૃષ્ણ નો નથી આપડે તો બાળકૃષ્ણ નો ધર્મ છે એને પ્રસાદકાલી આ દાદા મદદ માં આ સવાલ મારે તમે પૂછો તો તમે સમજ પડી ને એટલે કોઈ ગોઠવતો બિચારો એ પ્રકૃતિ થી બોલે એની સત્તા નથી એટલે આપડે જાણવું કે આવું કોઈને શીખવાડ્યું બોલે નહિ આ સત્તાથી બોલે છે એની પોતાની સત્તા નથી એટલે બોલી રહ્યો એનો કારણ એને ભોગવવા પડે છે એમ કે છે કે આપડી જાત ની કમાણી ના પૈસા છે એટલે માણસ આશા તો રાખે ને કે પાછા આવશે કે નહી કમાણી ના પૈસા પણ ભાગતું હોય પાછલું તે આપવું ના પડે આપડી કમાણી નથી આપીએ છીએ પણ કમાણી આપતું હોય પડે હિન્દુસ્તાન કેટલા પચ્ચી લાખે આવતા નથી શરની આશા રાખું છું શરમ નથી આવતી રાખું છું આપ્યા તો આપજો કે આપ્યા એ ગયા પણ બાપે હું તો બધો આપ દોઢ ટકાળ ત્યાં છે તે ફોર્ટ એરિયા માં ફોર્ટ એરિયા માં ઘડિયાળ મોગા ભાવનું અને સોના નીચે નાખી એટલે બધું થઈને લગભગ છ સાત હજાર રૂપિયાના ભાવે થાય તે પડી ગયું ત્યાં ફોર્ટ એરિયામાં નીકળી પડ્યું એટલે પછી એને મનથી નક્કી કર્યું કે આ ફોર્ટ એરિયા ફરી પાછું આવે નહી આ તો દહીવું કહેવાય ને કેટલા માળા આવતા જતા હે ઉઠાઈ ગયો શું ખબર પડે સમજે એટલે ઘેર આવીને પછી કે ઘડિયાળ ગયું આવે ત્યારે ચિંતા કરવાની જરૂર નથી ત્રણ ચાર દાડે પેપરમાં આવ્યું કે કોઈનું ઘડિયાળ ખોવાયું હોય તો એમને પુરાવા આપીને લઈ જાય તે સાથે ઘડિયાળ ખોવાય એનો પુરાવા આપીને અને જાહેર ખબર ના રૂપિયા આપી જાય તો પેલા ભાઈ ઉપડ્યા પુરાવો આપ્યો જયારે પચાસ ઘડિયાળ નથી ઘડિયાળ હિન્દુસ્તાનમાં કેટલાય પાછા છે હિન્દુસ્તાન ના લાયક પ્રજા કેટલા પાછા આવે શું કહ્યું કારણ કે એમાં એવા એવા લાયક માણસો ભરેલા છે હિન્દુસ્તાન માં રિક્ષા સુગંધી નો પાર નથી એવા માણસો પરીક્ષા નથી કરતા પણ વ્યાસ ઉઘરાણી કરે છે પણ વ્યાસ ઉગરાણી કરે છે એવી રીતે જઈને એમને પૈસા મેળવવા માટે થોડોક ઘણો પ્રયત્ન કરવો કે ના કરવો એમ પૂછે છે કે વ્યવહારિક રીતે વ્યાસ છે તો ઉઘરાણી કરવા જાય કે ના જાય થોડો દાવો રાષ નાટક માં એ રીત લડવું દાવો શું કરવો જોઈએ દાવા શું કરવો પણ રાગદેશ ના થતા હોય તમે કોર્ટમાં જવાની ઉપાધિ ના હોય તો કરવો દાવો કરવા માં શું થાય દાવો નહીં તમારી ફી ફરી મહેરબાની મોડું ના દેખાજો જોઈ લીધેલું એક વકીલ અમદાવાદ વડોદરા ને એક વકીલ હતા બાર ભાગીદાર કહે છે આપડા માસમા હતો અમદાવાદ નો જીએ શાહ કરીને માસમા આપડો બઉ ટોપ ઉપર નો છે જેને સાડા લાખ રૂપિયા આપડા સંઘ આપ્યા છે સાડા લાખ હવે જે દર્શન કરવા દાદાકાર થઈ ગયા તરમા દાદા હું આપી દીધું મિલકત મિલકત બધું આપેલું છે હું ના કઉ છું મારે તમારી મિલકત શું કરી શું દાદા આપવા સુખ આપ્યું આવું શું કોઈ કામ મુક્ત થઈ ગયો કે એને એનો વાઇફ બન્યું પછી દર્શન કરી રહ્યા દાદર માં હતા દાદર માંથી એ ઘેર જવા માં રહ્યા હતા વચ્ચે ટેક્સી કરવી પડે ને વચ્ચે કારણ કે અમદાવાદ ના રહી છે એટલે અહીં ગાડી રાખે ને તો અમદાવાદ રાખે એટલે કાર કરેલી ટેક્સી કરેલી ભાડે તેમાંથી પેલી દાદા ની ધૂન દાદા ની ધૂનમાં નિરંતર વાળા કઈ બને એટલે પછી ધૂનમાં રહી ગયું હા પાકીટ કહે છે વધારે જતા રસો રૂપિયા જતા પણ બધા કામના કાગળો બહુ મોટા હતા પાંચ બે પાંચ લાખ રૂપિયાની જવાબદારી વાળા સમજ ને એટલે તરત જ એમને ગાડી બધી ઉતર્યા ખબર ના પડી ભૂલી ગયા પછી ઘેર ગયા ખબર પડી કે આપડે ભીખેર થઈ ગયું ગાડીમાં એટલે થોડી મન સંચર થયું બે ત્રણ મિનિટ અને પડત આપણું જ્ઞાન આદર થઈ ગયું બધું સમજ ને અને જ્ઞાન આદર થયું એટલે કઈ જ બન્યું નથી એવું થઈ ગયા પાછા હવે ગયા તમારું બ્રિકેસ રહી ગયું છે તમે આવીને લઈ જાઓ ક્યાંથી પેલા કાગળો કાઢી ડોલર એ નોટો કાઢી અને કાગળો કાઢી આમ જોઈ લીધું અને ક્યાં ઉતર્યા છે એ તપાસ કરી લીધી એટલે ફોન ફરી કાઢીને પછી એ લોકોએ ફોન કર્યો તો આ કેસ લઈ જાઓ અહીંયા આગળ સાચી રાખીશું પણ પૂરાવો આપે લઈ જાઓ એટલે આ ત્યાં ગયા અહીંયા આવ્યા બારી પાસે મને કહે દાદા એ લોકોએ બોલાયા છે મગ કહ્યું એટલે જોડે ખેતસીબીને મોકલ્યા ખેતીબીન ગાડીમાં ગયા એ પેલા લોકોએ બોલાયા કેટલું બધું માન આપ્યું અને પછી ઉડતું ઠંડુ ઠંડુ ઠંડુ પીણું પાયું અને પેલું આપી દીધું મળ્યા એમને કેમ મળ્યા તમારો દોષ છે સારા સંજોગો મળે તો પુણ્ય છે એમ માની રહ્યું ખરાબ સંજોગો મળે તો પાપ છે એવું છ હજાર ડોલર છ હજાર ડોલર છ હજાર ડોલર થોડા તો ખબર કેટલા લઈ ગયા એના કેવા પ્રમાણે લક્ષ્મી તો સારા રસ્તે વપરાય તો વપરાય ને લક્ષ્મી નો સ્વભાવ છે કેવો છે ચંચળ એટલે જો સારા રસ્તે નઈ કરો તો અવય રસ્તે દસે જ ને આપણે છીએ ને ક્રિશ્ચિયનમાં છે તે આપણે શૈતાન ને ભગવાન કહે આપણામાં છે તે અસુર શક્તિ અને દૈવી શક્તિ એના વિશે દાદાનો શું મત છે આપણે એમ કે આસુરી શક્તિ જ છે એવી કે આસુરી કામ કરાવે કે ક્રિશ્ચિયનમાં એવું હોય છે કે શૈતાન છે ને આપણે દૈવી તો એ વિશે દાદાનું શું મંતવ્ય છે એની પાસે ખરાબ કામ કરાવે અને દૈવી શક્તિ હોય તો એની પાસે સારું કામ કરાવે એવું કે છે તો દાદા શું કે છે એવું એવું હોય दैवी दे, शक्ति के सारू सारू काम ने? देनो सारा, देनो देवी सारा सारा काम थे दस मिले સારું કામ કરવું હોય તો થાય નહીં ખરાબ કામ થાય બધા સારા કામ થશે હૃદયમાં મેળા છે તો સારું કામ નહી થાય આપણા જે માણસ હૃદયમાં ભગવાન બેઠા છે ને ભગવાન શું કરેતાન કેમ બેસવાનુ કેમ કરવા દે છે સૈતાન નું ભગવાન તો તારે જે કરવું હોય તારી જોખમદારી પર કરજે એટલે તારે દોન આપવું હોય તો તારી જોખમદારી ચોરી કરે તારી જોખમદારી અમે તો એના જ્ઞાતા દસતા છીએ કે અમે તો તને આપીએ ફક્ત જીવ માત્ર આપે છે પ્રકાશ આપે એ પ્રકાશ ના આધારે આપણે બુદ્ધિ વધતી હોય છે કેમ કારણ કે જે આપણા વધી ગયો હોય તો બુદ્ધિ ઘટી જાય ઇગોઇઝમ ઘટી ગયો હોય તો બુદ્ધિ વધી જાય એટલે આપણો જ ભૂલ છે એમાં કઈ ઈશ્વર સરખો જ પ્રકાશ આપે છે પેલા પૈસા તો આ ડોલર તો આદત ના કરો સારું થયું ભલું થયું ભાગી જાય તમને યાદ આવું બધું થયેલું એવું બધું ના થયું એટલું સારું થયેલું હવે તો રાખો નહી ધર્મ નો ના દેવો સમજ પડે ને આ તાયદો છોકરો થતો દેવો નવા છે તમે આ રીતે પાક્યા કેવી રીતે છે મારા દસ ભાઈ છે ના જે બરોબર ચેતો અમે તમને ચેતા એ બધી ના બે લાખ ઘાતો કે ના બા મારો નવો હારો નહીં કરવો દાદા મારું આમ થઇ ગયું પછી હું કહું શીત આવ્યા નીકળી બઉ કેસ આવ્યા રોજ કેસ આવ્યા કેટલાક તો ધરીકે છે જોરા લઘરા પેલી માર્યો મને માટે સંભાળ નિકાલ કરી નાખી કેટલાક દરી મારે છે પછી બૈત હમ દાદા પાસરો નથી મને કઈ પોસરો કર બધું ચાલ્યા કરે એમ કઈ પત પણ હાળા ના આવે તો સારું નવા સારા ના આવે નવા થાળા કરે લોકો નઈ કેમ મારા ધર્મ નો આવ્યો બહુ થયું મારા હા બહુ થઈ ગયા મારા નહીં જતા આ બધું હું જોઈને બેઠો છું એટલે બધા ચેતવું જો ચેત્યો તો ઠીક છે ને પછી હું શું કરું તો ચેતવું એ લાલ વાવટો ધરું શું કરું ગાડી પુલ ઉપર લઈ જાય ને પછી પુલ તૂટી પડે તો હું શું કરું આવે ડોક્ટર પૂછે છે કે ઘરમાં દર્દ થાય દુઃખ થાય એવું બને ખરું એ તો તમારું વાંક આવે તમારું પ્રાંકું હોય તારે ઘર વાંકું મળી આવે ઘરમાં હોય દોસ્તો હોય પણ તમારે હાલ વાક હોય તો મરી આવે ને કારણ કે ભૂમિકા કોઈ ભૂમિ સારી હોય કોઈ ભૂમિ સુખી થઈ જાય પણ ભૂમિ તમને આ કેવાથી ભલે તમારા વાંકા છે માટે તમને મળી એમાં ભૂમિ નો દોષ નથી એટલે ઘર નડતું નથી આપડે પછી ઉપાય કરવો એનો આપી દેવાના ધ્યા છે બીમારી આવતી ઘરનું નથી કરે અમુક આફ્રિકાથી આવી ગયું છે બીમારી આવે ઘરનું કામ નથી સમજ ને એ તો આપડે સારી ઉપાતી વર્ષે નકો લવા ગયા પછી હા લકો થયા પછી ઊંચો જ ના આવે માટે ઘર તો સારું છે તમે આકા છો શું ઘર સારું છે અરે તો આગળ દાદા ભાવ ના સીધે બોલ છે આ મારા કે મારી મારા હું છું ને એમાં નડ જ કેસ અરે મારા નડતી છે માલા બિનાય બનાય કાટકી ક્યાં કરેલા કપૂત માલા શું કરે બિચારી તને લખવા થઈ ગયો બચ્યો ને સાહે ઘર સારું ખોટું છોડી દેતો એ સારું કોને કોને મોદા કરે છે તરીક લઈ ને પછી ઉચકાય નઈ એવું પણ સારી થશે પછી પાછી ઉતારવા ફરશે પાછી મારે પાંચ કિલો ઉતારવું છે આ જ્ઞાન માં રેજે હવે શું આવ્યો તો તારું કલ્યાણ થાય પણ છોકરી આસેવાની શું થાય ખુબ જબરજસ્ત વાવાઝોડું હોય બહાર શું થાય આપડે ઉઘાડો બહાર શું થાય બધા અથડાયા તૂટી જાય બધા એટલે આપડે શું કહીએ બારણા વાંચી દઈએ હવે બાયણાવાસી તો પછી અંદર કુ શું કહું કે બારણું ગળું રાખજે આ બધા બીજા બાયણા વાસી રાખે એક બાયણું ગળું રાખે તો મા પહે જાય પછી એ ભરી જાય એટલે પેલું બહાર પહે જ નહી બીજી હવા હવાનો કેવો ગુણ છે કે તમે એક જ બહારણું ખુલ્લું રાખો તો જેટલી ભરાય એટલી ભરી જાય પછી બીજી રૂમ બીજી પેસે નહીં પાછો ના થાય જ નહીં હવા ભરી ગઈ એટલે મેસે રહી હવે એ પાછળ બારણું ખોલી આવીએ ચાલુ પાછું સમજણ આગળ પાછળ નીકળવાનું હોય તો આવા વહેણ હોય છે વેણ એને નીકળવાનું વ્યાણ હોય તે પેસે નું કામ એવું છે તમને સમજ પડી કાયદો લક્ષ્મી નો કાયદો સમજ્યા હવાનો કાયદો છે દરેક વસ્તુ નો કાયદો હોય એની પાસે આ કાયદો સારો નહિ આમ જાય તો આપે બીજી મેં લોભિયા માણસો હા બધા બાયણા બાયડ લોભિયા ને પછી ભરાય જ નહીં અને એમાં બધા કરે બિચારો નુભાઈ જરા જોર બોલે છે માસિભાઈ જોર માં શું નામ શક્તિ જેના માં લાગણીઓ છે જાણવાની શક્તિ છે દર્શન કરવાની શક્તિ છે બીજી કોઈ કોઈ કોઈ વસ્તુ શક્તિ નથી હવે જે માલ ભરેલો છે આપડી આપડે ના ગમતો નીકળેલો આવે નહી કોમ લાગે એના વિચાર આવે તો એને જ અડવાનું બીજા પાડે ઓગણત્રીસ પંચ્યાસી વેપારી કરો મારા મેન્ટેનન્સ માટે જરૂર હોય તારે બિઝનેસ વાળો એટલે જરૂર નહી આ તો બીજા લોકો વ્યવહાર છે ભરવું હોય બધા આપવું ખરું બીજાને ના થાય તને તમને કારણ કે પંદર થી અઢે વીસ હજાર થી તે હજાર સત્યાવીસ હજાર થી આ માલિક નથી આ શરીર નો માલિક નથી સત્યાવી છે આ મન નો માલિક નથી આ વાણી નો માલિક નથી પટેલ ના પાડોશી તરીકે આ તમને મારી વસણ પાડી સત્યાવીસ હતી ટેન્શન મેં જોયું નથી ટેન્શન ટેન્શન સીધું એટલે એટલે જે લઈને ટેન્શન કરે સરસ પરનો ટેન્શન છે આખો દિવસ હે ટેન્શન રહેતું લાઈફ ટેન્શન ઘણી હોય તો સારું કે કે ટેન્શન રહી લાઈફ સારી કે બોલતા ટેન્શન વગરનું તો વધારે વગરની કે છે ટેન્શન વગરની સારી એમ એટલા માટે બહાર ફર્યું છે બધા લોકોને કે આ ટેન્શન જીવ ખાવાનું છે જીવન જીવતા ના આવ્યું એટલા માટે જીવન જીવતા શીખો એવું મળશે બધા સાધનો સારા હોય બધા લાગે અથડામણ થાય છે કે પોતાની ફેમિલી એટલે કોઈ વાર ધર્મ થાય છે પોતાની ફેમિલી બીજે બધા જગ્યા થાય બેઠેલા છું વાહનો નબળા લોકો એવું નહીં ને આવે પોલીસ વાળા જોડે લડી ને આવે એવું બધા છે કે નહી કરવાની ભાવના હોય તો પછી થઈ જાય છે भाई कहते के नी करने भावना हो जाए जाती है ना जीवन जीवन शुभ काम से પગાર મળે છે આ વસ્તાર કઈ ચોખ્ખું ગીત છે આવા તરફ રોડ છે ધૂળ તો જોવા આવતી નથી તમે જોયેલી બધું બધી જની મુશ્કેલી જોઈએ રસ્તામાં આપણે જઈએ ને ધૂણ નાખવા પડે અને અહીંથી કેટલાક વંચારી છે તમે અહીંયા આવ્યા છો અને ચોખ્ખું ગીતો ચોખ્ખું ગીત એકમાં મળતું નથી અને અહીં મેલું મળતું જે મળે છે ડબલ પૈસા એમને એકલા દૂધ હોય બંને આ ભૂદ ભાગી છે કે નથી ભાગ્યું છે હા ભૂત તો ભાગ્યું ને આમે અને ભગવાન પણ કઈ ભૂલ ભાગે ભગવાન તો અનુભવ જઈએ તો આપણને શાંતિ થાય એકાગ્ર થાય ભાઈ ને ભૂલ તો દેખાડનાર હોય તો ભાગે દેખાડનાર હોય તો ભાગે અને જે પોતાની ભૂલો ભાગીને હોય તે આપણને દેખાડે પોતાની ભૂલો ભાગી ના હોય અસર કેમ થાય કેમ કરવી પડે જો હું સરખ થી મુક્ત છું હત્યા ઈજ છું તેથી હું તમને કઉ છું દુઃખ થી મુક્ત થાવ હું ના હોવડું હું તો જીવ પછી અને એવું જીવન જીવી શકાય છે મારે ઘર ઇરાબાદ બાકો મારી મારી વહુ રૂપિયા ગો એમ પંચોતેર વર્ષ મારી વળુ ગો આ કોઈ બાવા છોડ નવું નહીં બાવા કરોડ એનું કહેવું બાર કરોડ શોખ હોય તે થાય એને હોતું નથી એ શોર્ક ના હોય તો આ નથી આ તો ટેસ્ટ એક્ઝામિનેશન છે કેવી છે મહિનો મહિનો ને વિશે નાખી ના આવડે સહન કરે એને સહન ના થાય બાવાનું બધા મોટી વાતો કરે સંસારીઓ તો આમ નથી સંસર્ગ રહી તો જુઓ તરવાર ની ધાર કરવાસાર નાગા મુશ્કેલી એના ટેક્સ નહીં ઇન્કમ ટેક્સ નહીં એટલે સંસાર માં રહી ને હોવું નામ શું છે રમણભાઈ રમણભાઈ ખરેખર રમણભાઈ છો રમણભાઈ કલ્યાણજી પટેલ શું કે કલ્યાણજી પટેલ ભાઈ બધું કરું પણ ખરેખર છે તમારું નામ રહુભાઈ તમારું નામ છે ને બે નામ પણ તમારું હશે ને તમે કોણ ભગવાન ના બાળક ભગવાન ના બાળક ભગવાન ના બાળક હા ભગવાન ઓળખું છે મારું નામ ચંદુભાઈ એમ કેમ કે ભાઈ કહે છે કે એ લોકો તો ડોલર ને જ ઓળખે પણ ઓળખે ડોલર ને મને <laughs> આપ <laughs> <laughs> ભગવાન ભગવાન લાગે એવું ડોલર ને ઓળખી એવું લાગે તમને તમને એવું લાગે છે કે ઓળખીએ છીએ કરાવીએ ને હોય કોને જોઈ જાય એ તો કોઈ બહુ ઊંચી કક્ષાએ ગયેલા હોય તે છોડી દે હોય કારણ કે દ્રષ્ટિ સુધી રોગ દ્રષ્ટિ રોગ ની દ્રષ્ટિ સુધી એની શોધ માર માયા રોગે નબળી જે જાય ત્યાં સુધી ડોલર મૂકી દેવું મૂકી ના રહે કોઈ સીધી દીકત નહીં ગમેટલું તમે અમને આપો તો ગમે એટલા ડોલર આપો તો પામના નથી અમને અપમાન કરો તો એમાં ભો નથી માન આપો અમને કહીએ નહીં હવે માન કીધી કહીએ કોઈ સીધું દીકત નહીં ત્યારે ભગવાન એમનું પોતાનું જે પાવર ઓફ બેટરની આપ્યું એટલે દાદા ભગવાન હું પોતે નથી ભગવાન નહીં પ્રગટ થયા છે તે હું હું દાદા ભગવાન નમસ્કાર કરીખવાડું છું દાદા ભગવાન નમસ્કાર શા માટે ફૂલ ભગવાન છે એની જયંતિ થશે તો મેં જયારે નમસ્કાર કર્યા ફક્ત કોલ કરી એ તમને દેખાડું કે હું હવે કરો હું પોતે થઈ ગયો હવે નહીં કારણ કે હું જાણું છું કે ભગવાન થવું સાત ડિગ્રી છે મારી સેન્ક્શન છપ્પન ડિગ્રી છે હું નાની પડું છું આખા વલ ના તમામ પ્રકારના પ્રેસ છે બધી સમજ लौकिक लौकिक ज्ञान लोग ज्ञान तेज जाने ल દુનિયા ભગવાનનાર કોણ હશે કોણ હશે તમે શું માનો છો મારો તમારે આ લૌકિક જ્ઞાન માં ભગવાન બનાવ્યું એવા લોકો કે તમે માનો અને લોકિક થી હું કઉ છું સાચી તમને અંજાય છે વાર્ષિક જાણવાનું કરું અહિયાં વાત કરું કે ખરેખર શું તમને બધા ને વાત કરું વધ લૌકિક લૌકિક ભક્તિ તો ભગવાન ક્રિએટેડ છે ખરી રીતે આ ફઈના સાયન્ટિસ્ટો મને પૂછ્યું કે શું કહેવામાં આવો છો તમે કહ્યું ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ મુસ્લિમ વ્યૂ પોઈન્ટ નોટ બાય ફેક્ટ શું વિજ્ઞાનથી બહુ શરૂઆત ભગવાન છે ભગવાન જોઈ શકો છો ઝાડ પાન બધામાં જોઈ શકો છો એમ નઈ છે એવું નહી કેતો અત્યારે એટ અ જોઈ શકું છું એટલે ભગવાન છે મને કહે છે ભગવાન ક્યારે છે તને શું લાગે છે ઉપર ને ઉપર તો બાપો હોય તો નથી સ્વીકારતો શું થાય જ્યાં છે તો ચીઠી લખો ને તમે કઈ જગ્યાએ સાચી સાપી એટલે સાબ લખી દીધું મેં તો ગોડ ઇઝ ઇન એવરી ક્રિએટર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ શું એ ક્રિએટર ની માપ એ પછી ધારે ક્રિયર કહેવાય ક્રિએશન બીજું પાણીમાં હવામાં બચ્ચામાં હવામાં હવામાં વાયુ કાય ગયું તો કેવા છે જેનું શરીર વાયુ રૂપે હોય પાણીમાં વાત ગમે છે તમને આ તમને ગમે છે કઈ કઈ તમને ગમે બધી તો આગળ વાત ચાલવા દેવું ના ગમતી હોય કઈ દે બંધ રાખો કઈ થાય મને કઈ શોખ નથી કે આવું બહુ તમને અનુકૂળ આવે તો હું રાત્રી જ કેવાયો છું વાત થી બહુ સાંભળ્યું થાય તમારી મહી બેઠડા અને ઉપર ખોળો શું થાય ક્યાં જડે તમને કેવું લાગે છે લાગે એટલે દિવાલ રીતે પસંદ આ જાતે જોઈને કઉ છું એની જયંતી સાથે કઉ શું કહ્યું એટલે આપણા ઇન્ડિયાના એક જણ પૂછ્યું હિન્દુસ્તાન માં એ ભગવાન ક્રિએટર નથી તો આ કેવી રીતે આવતતા નું વિજ્ઞાન થી ઉભું થયું એમ બધું થયું વિજ્ઞાન છે એને બધું સમજાયું હવે મેં એને કહ્યું કે ભગવાન બનાવ્યું હોય તો બિગીનિંગ થાય ના થાય ભગવાન બનાવ્યું તો થાય જ ન થાય શરૂઆત કરે તારે થાય જ ના થાય ભગવાને બનાવી લે શરૂઆત તો થઈ લઈ હશે ને તમને કેમ લાગે શરૂઆત થઈ લઈ હશે ને હા શરૂઆત થાય